स्वामी नारायण हरे स्वामी हरे ना, दस मीबस स्वामी ढुलजमान सर्वे वस्त्र धारण कर मुखार विद्यांस तथा देश देश सभा बनाई बैठी थी कृपा करता कहूली तो इच्छा राखीजे मेरी भगवानी प्रसन्नता राख तो चुक्ति आदि फल प्राप्ति थे भगवानी प्रसन्नता घना उपचार करेंगे राजी थे भगवान अति मोटा है राजा होना एक करे तो गाम आप तो देहमा कोई का पड़े। अन्न खावा न मले। वस्त्र न मे इत्यादि गुख अथवा सुख पड़े तो भगवान उपासना भक्ति नियम धर्म श्रद्धा एमंत मै न न होई भगवान मार મને ગા પડવાનું હોય એમાં સફળ નો થાય આ ભગવાન કેમ આમ કરતા એટલું તો થયું એમાં એટલો કેર પાંચ વાર જો કયા ભગવાન ના રા જગત માં વધારે આપડે કોઈ ફળ ની ઈચ્છા નહીં કઈ માગવું આ છે ફલણ નિષ્કામ કર્યું દુષ્કામ પણ દુષ્કામ એને કેવો આપણે માગવાનું રાજી થાય એટલે વાલી વસ્તુ આપે ને રાજા બે હુ એ ચક્રવર્તી રાજા એની પાસે બે ઘાસ માગે શર્માએવાના હોય કે આપે પણ ધૂ માગી છે એટલે આપડે એમ કેવું તમે રાજી થ આપણી પસંદ આપડે પસંદ કરી ચતુર્ધા મુક્તિ ચતુર્ધા પ્રસન્નતા ન આવે ચતુર્ધા મુક્તિ આપે પણ જે પ્રસન્નતા થાય એ ના મળે એમ એ ચતુર્ધા મુક્તિ તો બઉ નીચી છે જે ઈશ્વર ની પ્રસન્નતા એની આગળ ચતુર છે એટલે એનો અર્થ શું થયો ભગવાન જેવો ઐશ્વર્ય મળે ભગવાન જેવા ગુણ થાય એ બધી સામર્ પામે એમ એના તમારો દીકરો તમારું કયું બહુ કર તમારી સેવા બઉ કરે પછી તમારી પાસે માગે બાપા તમે નો હો મારા હાથું થોડુંક રાખી મૂકશો ને એમ નહી તમને જ ચિંતા હોય તો દેવું છોકરો માગતો હશે કોઈ દીભાઈ અને છતાંય બાપ બીજા ભાઈઓને આપી દીધું હોય તો હાથો દીકરો રાજી થાય બાપુ એમ આકી તો ન દઈએ છતાં કોઈ કારણસર તોફાની હોય ને ક્લશ કરે એવો હોય તો એને રાજી કરવા આની ઉપર રાજી નથી ને એની ઉપર રાજી છે એક લોક વ્યવહાર આવો ઈશ્વરને ઘરે તો આખી વસ્તુ જ જુદી એટલે સાલુક્ય સાતું હોય બીજ માનંદ્રહણંદિ ભાગવત માં લેજો ભગવાન આપે ભગવાન લેતો મારે તો સારું પેવું ભગવાન નું રૂપ એવું ભગવાન જે હું તને બનાવી દઉં તો રાજી થાય આપણે ના પાડે સારૂક્ય સારૂક્ય સાર એટલે જેવી ભગવાન સમૃદ્ધિ એવી આને મળી જાય કહ્યું ભગવાન ને સમીપે જ રહેવું સમીપે રહીએ તો મજા આવી જાય ભગવાન બળાત્કારી નથી મારે તમારા દર્શન ની બહુ મારે કઈ જોતું નથી એમ બોલાતું હું છે ને હજી બધા સમજણ માં ભાવો તૈયાર કરવા પડે પેલાથી ભગવાન કઈક આપે તો તરત ના પાડાય પણ આવી ઈચ્છા હોય તો કોઈ ના પાડે એટલે છેતરાયા ક્યાંય છેતરા ખબર ના પડે એમાં જન્મ મરણ પાછા ઉભા થાય રમે ને હા ખડું થાય ખડું કરે જાય ને ખડું ગાંધી પાછી આ ભક્તિ આમાં ખરા થાય ત્યાં પહોંચી ને પાછો પડે ત્યાં જઈને પાછો પડે એ થોડી વસ્તુ નથી સમજણ તો આ દેહ અહી જીવતા કરવાની સાબિતિ દિય ન ગ્રહણ ભગવાન આપે તોય ન લે એક જ પેલા નિશ્ચય કરી રાખે બસ દર્શન મારું બધું કુરાજી નથી ને બીજી ઈચ્છા ના બતાવાય રાજી પોત જોવા માંગાય શાસ્ત્ર માત્ર આમ કે દાસાનું દાસ કયા છે અને દાસ કયા જોાસ થવામાં માલ જે ઈચ્છા કરી તો દાસ નોવાય બરોબર ઘણું અઘરું ધાર્યું કરે ત્યાં લગી દાસ કેમ કેવાય દાસ તો હજી ઠીક પણ દાસા નું દાસ એથી આગળ જાય ને એટલે આ ભગવાન નો માર્ગ છે એ આમ ઘડી આપણે વધારી લઈ હારી વાત નથી કોઈ કઈ કરતા એ કરતા આવડે કરે છે અને દરેક આપડે કઈ કરી જઈ એમાં લગભગ આવું શું હું બરાબર કરું બરાબર કરું કોઈ ને એમ થતું હશે હજી મને ખબર પડતી નથી મેં એ તમારે કથા માં જ આવ્યું હોય ને પાંચમાળા ભેરવી હોય ને બેઠા હોય બિંદડે આવે ત્યાં એનો આનંદ આવી જાય છે આત્મા જન્મ મળે રહિત થવો જન્મ મળે રહીત થયો તો એ કલ્યાણ નો કહેવાય પાછું હમજી રાખજો શું થઈ ગયો તો કલ્યાણ નો કહેવાય હું શાસ્ત્રો એમ કહે છે વ્યાસ્ય ના સિદ્ધાંત માં છે બ્રહ્મસૂત્ર માં છેલ્લું સૂત્ર કયું યાદ નથી વ્યાખ્યા હતા એને વ્યાખ્યા હતા વ્યાખ્યા હતા જો ડબલ લઈશું તેમાં આજે મેં વાત જ્યાં સુધી ઈચ્છા રહી ત્યાં સુધી આપડે કઈ નો ઈચ્છું હવે એને તો જળ કયો એ તો અહીંયા બોલવા શીખી ગયા માજી ભાઈ ના હૃદય ની ભાવના ને દબાશું સારું જોઈએ નથી જોતું એ તો એક બોલવાની આ બધું આપનું છે આ બધું બોલો બધી હવે તું નઈ ગઈ બહાર મારું જયારે ગેવાનું ત્યારે હું કબજો લઈ લો રેવા જઈએ ભાષા ને રંગોળી છે શોભ આપણે ભક્તો થઈને ભગવાન ની આપે ભાષા ની રંગોળી બોરીએ છીએ ધરંગરી ભાષા ની રંગોળી પૂરાઈ જાય આ અમે આ સાદું ધ્યાન કપડા એટલે તમે દંડ કરવા માંડ્યા ભજી લાગવા માંડ્યા જમાડવા માંડ્યા સેવા કરવા માંડી ગયા અને આવડો માની લો કે હવે આપડે બરાબર થઈ ગયા એ ખો આવી હવે કઈ પતી જાય આ વસ્તુ તમે લાગો તમે દાન કરો તમે આનંદ કરાવો એટલે મોક્ષ થઈ ગયો એમને એની હારે એ સંબંધ જ નથી આવો વજ્રામણ થઈ જાય દિવ્ય માનમ ને ગ્રહણંદ થઈ ગઈ ભગવાન આપવા હવે તો એ એમ જે કુ છે આમ ભગવાન થઈ ગઈ ભગવાન કરા પણ તમે છેતરા મને છેતરો ભગવાન કેહલાદજી એ બરાબર જોયું નામ કે માગ કહી ભગવાન નહીં અને માગત માં જ કે ભગવાન નહીં અને માગે ભગવાન નથી બંધ બેઠો મને ખબર હોય ને કે શું ગમે છે માલિક ભાવ જો આપડે આટલા બધા ભગત થઈને બેઠા છે પણ માલિક ભાવ ગમે છે કે માલિક મા બે છોડવો છોડી દઈ ને અને માંગ મંગવાર આવ્યો જલ્દી કરો ડગ બોલાવો ડગ બોલાવો એટલે માહિતી ક્યાંય ભગવાન ને એને કહ્યું એને માઈક માંગ આવડે જીવ તે જીવ તો હજુ માહિત છે માયા માં છે એને માઇ માંગ કહેવાય માગ છે અને એનો રાજી પુરુષોત્તમ નારાયણ નો પદાર્થ મારી ભગવાન અને માગે ભગત માગવાસી જો એને ભગવાન નો ઓળખા ઠીક ભગવાન અંદર નથી આપડે પ્રાર્થના કરીએ તો સાંભળે વગર પ્રાર્થના એને આપણી કઈ ખબર જ નહી હોય આપણે જાહેર કરીએ સરકાર માં અરજી કરવી પડે અરજી કરવી પડતી હવે એને તો અરજી કરવી જ પડે નથી કરવી પડતી અને છતાંય ભક્ત પ્રાર્થના કરે એમહંગે હું ખુલ્લું પ્રાણી છું એટલે નાના માં નાનો ભગવાન માફ કરીએ મને મને કઈ નહીં આવડે હું જેમ ગોખાવીશ એટલે આજે નિષ્કામ બાવા જગત માં પ્રવૃત્તિઓ છે સાધુ સંન્યાસી કા વિદ્વાનો કોઈ કરે ને પણ કઈ ખબર જ નથી અને નિષ્કામ આપણે તો ઈચ્છા જ આવી રીતે રહેવી જોઈએ હું ખુબ જ અભિનાજ છું કાંઈ સમજતો નથી તું મને લઈ માં લઈ લેજે જેમનું લઈ જવું હોય એમનો તું દોર છે માગે ત્યાં લગી નિષ્કમ નથી એમ કેવળ નિષ્કમ નું નાડું પકડી ને બેસી રે એ તો જળ ભણ્યા નથી એના અને ભગત છે ક્યાંક ક્યાંક માગે ખો માગે એકનું એક ન રે એને પોતાને બે ભાવ છે એ પોતે સમજે છે હું બે આભિમાની ભગવાન ભગવાન છોકરું પેન્ડો લઈ ગયા લઈ લીધો પણ એ પચી વર્ણ નો થઈને રડીને બેન કરે તમારી હવે પેન્ડો ખાવો પેન્ડો ખાવ તરત તમે તમારો કાંડો લાગે છે શું એ જા નાના છોકરા પણ પચીસ એ ગુરખાઈ માં ખબે અને ઓકરો લાડ માર એટલું બધું આપડે આટા ભગત જો ખાવું હશે તો લાડ કરતા શીખવા દે પણ ભૂરખાઈ ના ભાગ ન જવું એ મારા પ્રહલાદજી એ કહ્યું કે ભગવાન હજી અધૂરા અધૂરો હોય ભુવા ફરાડી બીજા ત્રીજા દેવ દેવલા સારી ફરાયજો મા કરતા હોય દેવલાઈ હોય અને આવડાવ કરતો હોય પાછું એની સત્તા તો નથી તમે રાજી થાઓ અને ક્યાં દોષે કરીને પુરાજી થાવ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આટલા તો વચન માં દોષ છે જો એ હવે આપણે ભગ કો પોતાના અંતર માં કઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એક વાર કહી દેવું છે હે મહારાજ તમે કહો આવી રીતે વર્તું પણ વારંવાર ના કેવું છે એ અમે જાણી વ્યવ પછી એકદમ એને કહી પણ જરા જરા વાત કરી દાદી કરી દેવો પડે બોલો અને મને પોતાનો ઈષ્ટદેવ જાણે વારે વારે મારા ગમે હું કોઈ ની આગળ વાત કરતો હોઉં અને ભગવાન નું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો ભક્તિ કરવી ઇત્યાદિ જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થશે ઘણા ભક્તો એવા આપડે ભગવાન કરે મારી ભગવાન કરાવશે તો થશે તે ના ગમે અને આમ હું કરીશ આમ હું કરીશ એમ કેવળ પોતાનો જ બળ રાખે પણ ભગવાન બળ ના રાખે તે ના ગમે તેમાં તો લાજ તથા આળસ ન હોય અને ભગવાન ની વાર્તા કરવી કથા કરવી કીર્તન ગાવવા તેમાં લાજ રાખે અને આળસ રાખે તે ના ગમે કોઈ રીતનો જે અહંકાર બોલી માં લાવે તે ના ગમે અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘડતું હોય ત્યાં ન બેસે તે ના ગમે મોટા બેઠા હોય અને તેને બેસે તે ના ગમે તથા નીચી દ્રષ્ટિ રાખી ને ચાલે પણ પાટી દ્રષ્ટિ રાખે નહીં તે ગમે અને અમારા દર્શન કરતા હોય કઈ ખે તેની સામ વારંવાર દર્શન મૂકીને જોવે પણ એક દ્રષ્ટિ એ દર્શન ના કરે તેની ઉપર તો એવી રીત ચડે છે શું કરીએ સાધુ થયા ન તો એનું કઈ પણ તેવું કર્મ છે એ આ બહુ શીખવાડતા હમેશા એ હંમેશા નિત્યક્રમ છે ભગવાન ના ભજન માં વિઘ્ન ના થાય એમ શીખવાડતા કાળ બધું કરી અહીંથી અમે ચોક માં નીકળીએ દોડે બધા ત્યાં દંડ કરવા માંડી જાય મોટા સાધુ આવ્યા જાય કે વડીલો છે એને પગે લખાય નીકળ્યા એટલે સર હાથ ને માથા નમાવવા શીખવું જોઈએ અને લાભ હોય તો પરખે આવવું જોઈએ હાનું આવવું પણ આ જાણે પ્રેમી ભલે હામાં જઈને તર પગે લાગે તમારે મંદિર માં તપાસો ને હા ના કરી લાગે લાગે ઠાકોરજી આગળ અમે હજી પગે લાગવા જાય પકડે અમારા હરિભગન થઈ ગયા કોઈ શીખતો જ નથી એને કોઈ શીખવાડતું નથી પગ જ્યાં પકડે ઠાકોર જે ઠાકોર ફૂલદાર હોય અને ફૂલદાર ઉભો છે પોલીસ પૈકી આવે તમે એને પછી મનો લાગવા વિચાર કરજો આ દર્શન કરીએ જ્યાં અને દર્શન કરવા જાય દર્શન તમારા કરવા આવી ભાઈ બંધ મળે આવે જાય મળી લેવાય મંદિર માં થાય ને એટલે બે હવે આપણે મારા ભેરી હમ જોતા હોય છે એવું કે છે મારી હમુ જવો એટલે અને જે કપટ રાખે પણ પોતાના મનના જે સંકલ્પ જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહી ન ગમે અને માન તથા ક્રોધ તથા માન મરો તથા એટલે શું વિચાર કરવો પોતાના મન ના જે સંકલ્પ્ય હોય તેની આગળ કહે નહી ક્રોધ તથા સંકલ્પ કેવા માં આડા આવે અને કોણસ હોય એના થી દબાઈ ને રહેવા સાંભળી આપણું ખોટું દેખાય કેટલાક વાના આડા ફરે છે બધા મારા મોઢા હામો જોઈ ને બેઠા છે મને દેખા ખરું ને એટલે કોઈને સંકલ્પ નહી થતા હોય બધો સંકલ્પ નહી થતો હોય કોઈ પણ એમ કેવાય નહી પણ પોતાના મુખ્ય માર્ગ માં નડતર મારા આજનું આજનું કરું છું પણ આ નડે સંકલ્પ નડે છે એમ કેવા માં સભામાં ન બોલાય બોલીએ તો કોઈ કઈ હમજે કોઈ કઈ એમ ખોટું દેખાય જાણે કેવું એટલે દોસ્ત નથી બઉ હોય છે દબાઈ જ જવાય આપણે આબરૂ બોલીએ પણ એ આબરૂ વધે એમ બોલીએ નિષ્કમત નથી એ તો કપી બાકી બતાવી દઉં જેવું હોય તેવું બીજા થી દબાઈ ને કેવાય નહીં જે ત્રણ વાર ના તો અતિશય ભૂંડા છે જો જૂના થયા પછી આ પ્રસંગ કરે છે નીચે ચાલ્યો કેતા શીખવું જોઈએ જે માણસ કોઈને કેતો નથી ને એટલે એનું ઘરે ધર્મ ગુરુ કેતા નથી લેવાની વાત કરે કરો તમારું કલ્યાણ થઈ જાય તમારું આમ થઈ જાય જે કસર ટી છે ગામડામાં પટેલ છતાં અહીંયા પથન ઉપર ધોઈ સાધુ બેસે એમાં કોઈ કામ બેઠો હોય ને તો તો મોટેગડા પહેરાવી દીધો એનું શીખવું જઈને કઈ બે હું આજ જોઈ લાગ આપડે નો કેવાય એટલે કોઈ એક હારો થાય કેવાય નઈ એમ કેવું બગડી જાય તો હાર રાવલ નદી આરતી કરી આરતી કર્યા પછી આ સાધુ બધા બેઠા ને એટલે ઉઠાય તો નહી પછી મર્યાદા એકાદ ગોદરૂ ગામ માં હજી વાત છે મીડા વાગવા ને અને બાય ને આગળ તમે એને ઓળખો મોટા માણસવાનું શું કે ભગત આંબળી જાગ્રસ્ત ભગત ના સ્વામી દિંડવાનું કહો કે જે કોઈ ઉભા તો થાવ્યા હવે અમારા દીડવાણા એ તમારે થોડાક રાખવા દે ભગત રમાડે એટલે આપડે આ જગત માં કોણ કે કોણ કે તમારે છોકરા જન્મે ને વાલા હોય તમે રોકો ટોકો ને છૂટા થયા કરે જુવાન ગાય થી તમને નડે પેલા નો નડે પેલા તો એ રમ્યા એમાં તમે રાજ્ય દસ વર્ષાની આ તો મારો દસ પંદર વડ નો થાય તો છોકરો છે છોકરો હવે એ તો પછી એને જ રડવું ને પછી આ શીખવાડે તો આપણને ઘડાસમું વચનામ્રતમ જે થયું તમારે મંદિર માં આઠસો નવસો છોકરા છે તમે અમારા વખાણ કરો છો પણ આ સાધુઓના દાખલા છે ત્યાં અમારા વખાણ કરો એને પછી આ દાયા થઈ જાય પણ એમ દાયા કરવા પડે એમને દયા આ નિશાળો માં ગામ માં જે ભણવા આવે અને અમને શું છે કે આ જીવ નું પલગો થાય માં ભગવાન એની ઉપર રાજી થાય એટલા માટે એમાં એવું ડાય થોડું ગ્રહણ કરી લઈએ એટલે એ ડાયાથી જાય છે ભાઈ પ્રજા કોઈ નથી થઈ ગઈ મા ઉતર બેડતા નથી બિચારા છોકરા કરે શું એમાં થઈ ગયું ને ગુરુ થયું હું કેવું હવે સાંભળી તમે ખાઈકા હવે તમે ખાયકા છો